પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન બે હજાર ચાલીસ ના અષાઢ સુધી પંચમી મંગળવાર તારીખ ત્રણ સાત ચોરાશી ગૌડા મધ્ય પ્રકરણ અઢારમું વચના મૃતમ શરૂ દરબારમાં પોતાના ઉતારા ને વિશે ગાદી તગીયા લંખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેરો હતો અને ધોળી ચાદર ઓઢી તે ઉપર બુટ્ટાદાર રજા ઓઢી હતી मस्तक पर धोड़ो फेटो विराजमानी परमहंस तथा हरिभक्त पची श्रीजी महाराज बोल अर्व प्रकार विचारी जो आ संसारुसंग सर्व कुसंग थकी अधिक कुसंग थे क्यों थे? તો જેને પરમેશ્વર ની ભક્તિ નહી અને ભગવાન સર્વના સ્વામી છે ભક્ત છે આ સંસારમાં બે મત છે એક તો નાસ્તિક ને બીજો શુષ્ક વેદાંતિ એ બે અતિ કુસંગ છે અને પંચ મહાપાપે યુક્ત હોય तो छुटको ग्रीहत्या छुटको थे नही श्या समझाण वेद शास्त्र पुराने तक की ऊँधीक तो एम समझे રામચંદ્રજીને ને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને શ્રી કૃષ્ણ અધમ ઉદાહરણ એવી રીતે અધમ ઉદાહરણ અને પતિ શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વર ની જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે જયારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય એવી રીતે માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે અને શુષ્ક વેદાંતિ છે તે તો એમ સમજે છે બ્રહ્મ છે તે જીવ રૂપ થયા છે અને જેમ સૂર્ય પ્રતિબિંબ છે तेम ते जीव रूप समझे परमेश्वर तर भजन पन कोई नहु नही मैं पी पाप करता मन मजे आप जन्म नहीं धरव पड़े પણ એ શુષ્કર જંગમ રૂપ થયા છે ત્યારે જે જીવ હોય તેને માટે તો જન્મ મરણ હોય તે જન્મ મરણ બ્રહ્મ માથે આવ્યું અને એ તો એમ જાણે છે જન્મ મરણ છૂટીશું પણ એમ વિચારતા પણ જયારે આપણે પણ ઘણું સમજીશું તો પોતાને બ્રહ્મરૂપ માનીશુ તો પણ જન્મ મરણ નહીં ચડે માટે એને જ મતે કરીને એને જે મોક્ષ માનો છે તે ખોટો થઇ જાય છે तो कोई तपासी अतिशय अहंकारी थी जाए समझा तो कई आई तो ज्ञा मान लैने बैठा थे विचारता मत करो मोक्ष खोटो थी गय घ करवा मूर्ख करीप्रम स्वरूप काल नमेश्वर नाम रतन की करता रहे आने बोते अक्षर स्वरूप तो अक्षरातीत भगवान उप करेक करे वेदन दी तो केवल देहा बीमा जीव छगवान ध्यान स्मरण के वंदन करता नारद संता दुख जी ज्ञानी वेदांति सामर्थ्य पी ज्ञान तो परमेश्वर न सामा व्याठा अज्ञा तेना राजा कल्प सुधी सत्पुरुष नो संघ पुण्य नहीं अज्ञा ए कोई मोटू पाप नहीं जल्याण ने इच्छव તથા શુક વેદાંત નાસ્તિક છે એને મતે કોઈ અનાદી પરમેશ્વર નથી અને ભગવાન ના અવતાર છે એને એમાં માણસ જેવા ગણી અને જેમ કર્મ નું બંધન એને થાય એવી રીતે રામચંદ્રજી ભગવાન ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાન કરીને એટલે આવા અધમ ઉદાહરણ ને પતિ પાવન ભગવાન છે કોઈ એક આ કરતા અનાદ એવો ભગવાન છે એવા એને મતે કોઈ નથી અને પોતે કર્મે કરીને કર્મ કરતા કરતા તૂટી જાય કર્મ ત્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય અને એજ પરમેશ્વર થાય એવી રીતે અનેક પરમેશ્વરો સ્થાવર જંગમ રૂપે થયું છે એટલે જયારે એને એમ સમજાય જાય કે એ બ્રહ્મ ઈ હું જ છું ત્યાર પછી એને કોઈ સાધન કરવાનું રહેતું પછી એવી મનમાં અભિમાન આવી જાય પાપ કરતા હોય એ બઉ અનુભવ હોય ને એનો મત છે માણસો તો સમજે નઈ એટલે મત માં નિભ ના જાણે ગુરુ રૂપી મિથ્યા શિષ્યો શિષ્ય પ્રતમ જ્ઞાન બધું મિથા તમને તો અભ્યાસ નથી ને એટલે મારે જાદુ કેવું ની કેવી રીતે હા આ દે મતની પ્રકૃતિ આવી એનો છૂટકો ન થાય પછી જન્મ મરણ જન્મ મરણમાં છૂટકો થવા માં અસાધારણ કારણ કોણ વન વન ભગવાન નો સંબંધ ભગવાન તો છે એ પણ એનો સંબંધ જોડાવવો જ એની આરે સંબંધ નો જોડાયો તો એ જન્મ થાય તો જન્મ મરણ રહીત નો સંબંધ નથી કારણ કે બધું થાય છે એટલે બીજું કર્યું નહી સાધનો જે કરે છે એ લોકો હોય છે પણ સાધન નું ફળ ઉપનિષદ કર્મ કર્મ કરી નાશ પામે લોકો નાશ પામે પણ આજે જગત જે નાસ્તિક મહત્વ હોય એને ઊંડા ઉતરીને કોણ જો આપણે આ ઉપાસક કે હોય એ પણ હુંડા કોણ ઉતરે માની લીધે કલ્યાણ થાય એમ ને હુંડો તો કોઈ ઉતરતો નથી સારું હોય એને જોવા તૈયાર નથી નબળાને તો જોવા તૈયાર નથી સારા ને કોઈ જોવા તૈયાર નથી ઉપલબ્ધ ઉપલબ્ધ હોવા તો ગયા કરે એમાં કલ્યાણ માર્ગ વચમાં રહી જાય છે પછી આવ્યું છે પણ એ મનુષ્યો એને ગમ જ નથી કઈ નક્કી કર્યું નથી અને એમને બોલવાનું એમ આપડે ઉપાસક ક્યાં નક્કી કરી બેઠા શું કાંઈ કારણ એને માટે મહેનત કરવી જોઈએ જ્ઞાન ધંધો વાપરવા જઈએ ને આવું કરું થઈ ગયું અને શાસ્ત્ર માટે બધા શબ્દો એને જડી આવે એટલે છે એમ નઈ પણ એ અર્થ કરવા જેવા હોય અને પકડી લે સત્વું છો એટલે જોધરૂ મળી ગયું મજાનું બાર મહાવાક્યો છે પણ શંકરાચાર્ય વાત કરે એ શાસ્ત્ર પ્રમાણપત્ર છે બધા મહારાજે શંકરાચાર્ય વાત કરી ઉત્તમ નિર્વિકલ્પ સ્થિતિ ને જેનું હોય એ બીજું દેખી શકતો નથી ખોટા ફલાણા ખોટા એ ખાચા માર્ગો ને ખોટા કહેવાનો અધિકાર કે ને પછી આ વેચા ભાંગાના જે ચિંમાં ને એ જેમ રાખે કારણ એ છે ભગવાન નો સબંધ તૂટી જાય જો એનો સબંધ તૂટ્યો એટલે કરંટ ના રહ્યો બ્રહ્મા જ ના થાય આમ બે વાત આખા સર દર્શન કહેવાય જોશી ભાઈ છ ભાગે તમે તો ખબર છે ને મારી બાળ નું જોઈએ ને અહી અભ્યાસ કહેવાય આ તો ભણેલા ને અભ્યાસ મને એટલે જ્ઞાન નો થાય ભણેલા ને અભ્યાસ નો મનાય તો ચોપડી પણ આ તમે પણ આની અરે મારી પાસે આ સંબંધ ભગવાન નો તૂટ્યો પછી તમને એવો ડાયો હોય એ મોક્ષ ભાજે નથી પછી એ તૂટી ગયો નો ખર ઇલેક્ટ્રિક વાયર હતો લાકડા ને અડાડી ને બેસો નાસ્તિક નાસ્તિક છે બે ને બઉ ફેરે છે કર્મ ને માને છે એ મીમાનસા કેવાય પૂર્વ મીમાનસા પણ એ પૂર્વ ને એટલે ભગવાન ને વરવું છે પેલા માણસે કેવું બનવું જોઈએ પૂર્વ મીમાન સાથે જય મુનિ ને નહીં બધાય પણ એ તો પૂર્વ નામ જ છે કે પેલા શું કરવું જોઈએ એનું નામ પૂર્વ મીમાન અથવા તો પૂર્વ હવે સમજવા માં તમને કોઈ મળે આ યુગ ધર્મ એવો આવ્યો એટલે આજે સરકારે પણ એ બધું ભણાવે છે કોલેજ માં ભણનારા આપણને મળે તો ખબર પડે મીમાસા મારી વાત છે બધી આપડે યાજ્ઞિક ભાઈ ને બધા ઉપલા શબ્દો આમાં ચકચક ચકચક કરતા હોય છે ખાસડી બેઠે પૂર્વ મીમાસા શાસ્ત્ર અતિ બુ વાળો હોય તો એમાં પ્રવેશ થઈ શકે પકડવું જોઈએ કોણ શાસ્ત્રો જ ગયા યુગ પ્રમાણે પછી એ પ્રમાણે આચરણ કરનારો હોય સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્ય ના દરબાર માં પરમહંસ ને ઉતારે દિવસ ઉગ્યા સમય પધાર્યા હતા પછી ત્યાં આવીને ગાદી થકી ઉપર ઉદાસ થઈ ને બેઠા એને ઉદાસીન ના તો આવે ઉદાસ બેઠા એ કોઈ ને બોલાવે પણ નહી અને કોઈ સામુ જુએ પણ નહી કોઈ સામુ પણ જુએ નહીં અને મસ્તક શિથિલ થઈ ગયો એક બેસી રહ્યા અને નેત્ર માંથી જળ પડવા લાગ્યા પછી ત્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે અમે શુષ્ક જ્ઞાની મત જાણવા સારું તેના શાસ્ત્ર શ્રવણ કર્યું અહિયા માં સમ ભાવ આવી જાય છે એટલે અન્ય દેવ પણ ઉપાસના થઈ જાય છે અને તે શુષ્ક વેદાંતિ ના વચન જે સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે અને અમે તો કઈક પ્રયોજન સારું પોતાને હાથે નેત્ર માંથી જળ લોતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજે રાત્રિ સુતા હતા પછી અમને સ્વપ્ન થયું છે અમે ગોલો ગયા ત્યાં ભગવાન ના આનંદ પાર્થવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ના ગાય છે અને તે કિર્તન ગાતા જાય જેમ કોઈ કેફે કરીને ગાંડા થયા હોય અને તે ડોલે ગાય તેમ કીર્તન ગાય ને ડોલે પછી અમે પણ ગાવતા હતા આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને મિત્યા જ્ઞાની થાય છે અને એમ જાણે છે અમે જ ભગવાન છીએ તે મહા છે એમ કહીને પછી શ્રીજી મહારાજ બન્યા જે પ્રકારે ધર્મ થકી તથા મોકલી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ના સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી ભાઈ ભાઈ નારાયણ વાંચો અમારી આજ્ઞા એમ છે શ્રી કૃષ્ણ નારાયણ એવાથી બહુ ઉપમા બૌ જાણ તમે જાણી નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન ચાર ગુણ સંપન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવા અર્થે અને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મ નો ઉચ્ચેદ અર્થે દેવ મનુષ્ય થાય છે એવા જે ભગવાન કરીને માનસી પૂજા કરવી તથા દેહ કરીને નવ પ્રકારે ભક્તિ કરવી અને જો એ શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ના અવતાર પ્રગટ ન હોય મોટો દોષ આ લાગે છે પતિવ્રતા પણ જાય છે અને દેશ્યા ના જેવી ભક્તિ થાય છે માટે ભગવાન સીતા અને રૂકિણી જેવી ભક્તિ કરવી અને તે ભગવાન ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવ નું કરવું બીજું આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢ છે તેને શ્રી કૃષ્ણ નારાયણ ને વિશે નારદના ભક્તિ દ્રઢ ભક્તિ થશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે લક્ષ્મીજી તથા એવી રીતે કાગળ લખી સત્સંગી પ્રત્યે મોકલાયો એવી રીતે મધ્ય પ્રકરણ નું ઓગણીસ આપણે જેને જે સ્વરૂપ પ્રાપ્ત થયું હોય એમાં વિશેષ કરીને પતિવ્રતા પણ પ્રાપ્ત બીજા દેવ ની ઉપાસના કરે ભગવાન ના અવતાર જ હોય પણ જો બીજા અવતાર પોતાને મળી અવતાર ની ઉપાસના કરે તો એમાં ધર્મ ની ઉપાસ શાંત થઈ જવું છું એટલે કઈ મતલબ તો નહીં બોલી લીધું મતલબ શાંતિ આવી જ સંબંધ કે સંબંધ જોડવાનું વચન વાત કરવાનું નથી જે વાત નથી છે એને આપણે બોલ્યા કરીએ ને એમ નિર્ણય નું નિર્ણય થાય એટલે જ બરોબર અવરાત કોઈ બોલી કરુષ્ય નો દેહ મળ્યો હવે જે ભગવાન એ તો આ લખતો રાશિ માં ગુજરાન ડુબકા ખાશે મજા કરશે ખરું કોઈ ને પરાધીન નહી ગધેડા ને ભરાથી નહીં કૂતરાને નહી જ્યાં મન ફાવે ત્યાં ફરે એનું કોઈ રોકે નહીં અને રોકે તો બેઠા મળે ખાઈ અને હવે ભગવાન નહીં ભગવાન માં નહી જોડાય જોડાવાની વાત અંબાવા જુદા અને જોડાવવા જુદા તમારે એક ઘરમાં તમે આઠ માણસો શું સાત ભાઈ હું બધા ગયા હોય હવને છોકરા થઈ ગયા બધા એક બે પણ હવ શ્રોથાની જગ્યા જ મળે ની હોય ના એનાથી જન્મો હોય તો એ ચોથો થાય જગત માં સામાન્ય વરસાદ નો વર્ષો હોય તો ખોટે ખોટા ગામ ને ચોરે તેવા થઈ ધૂ નઈ કરે છે એમાં જો વરસાદ હતા જૂન કરવાનું ગામ માં રહેતા હોય ને આગલા જમાના માં હું જાણતો હરિજન લોકો ગામને જાપે રેતા હોય અને આની આવડાવી પણ હોય એમ આ જગત આખું ભગવાન ભગવાન બોલે ભગવાન નો હાથો નથી ભગવાન નો હાંડો છે બધા બિલકુલ નથી તમે જો દેખાય એટલે પશુ જીવન જીવે માણસ કુતરા બધા માણસ નો કહેવાય માણસ તો જયારે એનામાં ચોટે ભગવાન એમાં એને હેપ થાય એના વિના એ ઉદાસ હોય ભગવાન માં તો પાણી ના પરોટા થોડા કરે છે હા એમાં આકૃતિ જુદી હા બીજું ઊંટું હોય જુદું દેખાય ગાય જુદી દેખાય બે જુદી દેખાય પણ પશુ તો ખરા ને બધાય પશુ જાતિ તો માણસ કેવાય ભાગવતે બિચારા કોઈ યાદ કરે છે ને એને પશુ કરતા હેલ્પો કહ્યું પશુ હારો એ બીજા ને કાયમ આવે અને આવડવા અરે લઈ ગઈ કોક નું તો બળદના તો હા જ કામ આવે અને હારો ભાગ ખાઈ જાય છે જેને કામ કર્યું પ્રાપ્ત કર્યું એને નો લીયે આ તો હરામી માણસ જેનો જેને કાયમો એને ખાવાનો મનુષ્ય નો સંબંધ ભગવાન માં જોડાવો જો ભગવાન માં નથી જોડાયો તો એ કુતરામાં ફેરશો બોલવાનું માણસ માણસ ક્યાં હું શ્લોક છે ભાઈ આહાર નિદ્રાભાઈ પોતાની સમાજ ને પશુભેર નારાયણ પશુ અને માણસ એ સમાન જ છે એક જ છે પશુ માં જેમ અને હરામ છે આ પશુ એટલે હરામ એ નથી આ એક હરામ્ય છે એ બ્રહ્મા પાસે ભર્યા થઈ ગયા તા હો બધા મળી કોણ પશુઓ પશુઓ ભર્યા થઈ ગયા અરે મારાજ અમારી નાચમાં ક્યાં ભેડો કારણ કે ભગવાન નો ભજો અને જગતનું કરે એને કઈ માણસ કે આને ક્યાં અમારી નાચમાં ભેળવો હા આ તો હરામી અમે તો એ ખાવા પૂરતો છે મેળવી પછી એમાંથી ઘાંઘરી રે અમે પછી બીજું ખાઈ જાય અને આ હરામી હા એને ખાધું તો એટલે બીજા ને ખાવા દેતો નથી એટલે માણસ ની જાત હરામી થઈ છે અને એટલા માટે સાચું કઈ છે તમને કઈક મળે તો કોક ને આપજો આપવાનું કહ્યું પશુ ને નથી કર્યું પશુ તો લેતો જ નથી માણસ જેને ભગવાન નો સંબંધ નહીં અને જો સબંધ રાખે તો મારા એનો દોષ એ કર્યો ભગત ની જગત ભક્તો ને ભગવાન પાસે જવું હોય તો જન્મ મરણ માં ન જવું હોય તો અને રજીયા માં આનંદ આવતો મારી બે અત્યારે તો હા મનુષ્ય પશુ મારે મનુષ્ય માટે તો બે ચાર છોકરા હોય તો એના માટે તમારે મકાન બંધ હોય આગળ લગન કરવા દે માતા અને ભૂંગડા એની ઘીયા હોય એને માટે મકાન બાંધવું પડે ઠીક એને માટે લુમડા લતા એને પરણાવું ત્યારે જોઈએ ને હે છે છૂટ્યા પછી ભગવાન ઓળખવાનો છે હવે જે કોઈ નથી ઓળખતા એને હરામી કયા હરામી તો ઠીક દરસી રહેતા કામ વચ્ચે રહેતા નાગરિક આજ માં નાગર બુદ્ધિશાળી હતા બધા લોકોએ અત્યારે નરસિંહ મહેતા નો ચોરો આઘો થઇ પડ્યો આ પાછલા ને કોક દર્શને જાય આઘું થઈ પડ્યું વચ્ચમાં રહેતો ધક્કા મારી ને કાઢવા અત્યારે એમાં નરસિંહ મહેતો ગવાય છે ભગવાન ના સંબંધ માં એના વખાણ ભગવાન નો સંબંધ તો નરસિંહ મહેતા ને કોણ ગણ ભાઈ એટલે સંબંધ ભગવાન નો રહ્યો છે એને બિચારા ને કઈ નથી નામનો તો મનુષ્ય બનાવ્યો અને મારો હરામી બીજો આ દરરોજ મેં બધાનું ખાઈ જાય છે લઈ લઈ ન ને બે પા હોય તો એનાથી વધારે લેવા એક બીજા ઈચ્છે હરામી ભણવું કિર્યા વિના જાય જો પ્રાણી માત્ર ભગવાનના સંબંધ વિના રામ થી જીવે છે એ સદા સજે જેને તનબીયો તાકો બિસરાઈ હોય તો નિમક ખાઈ મારે માતા કોન કુતરી ઈ તો બધાય બહુ ગાઈ ગયા તો હમ ભલા તો મને અસર થાય એ બેન ડા કેવા નું ભલે આલે સાજી કે છે એ છે માએ વડો પ્રધાન આવ્યો અમને તો કાંઠ આવે બચાયું હોય કાગડા પેલા પડ્યો દરિમા ઝડક હોય એ આવે આ જગત આખું મળતા ખાય ભગવાન ગુજરાત પછી ખોરાક મળતા નો છે બીજો છે કરીએ ધીરે ધીરે હું તો કઈ તો કે અત્યારે બે દેવા પૈસા ની બાબત આવશે ને તરત જ આવડાવી કે કોણ ગેનો બાપ ને કોણ ગેનો દીકરો પેલા તો હું દ્રષ્ટાંતે તો ગુજરાત ના વાંદ્યા નો પણ આ બે ગુજરાત માં ઉનાળો એવો અમદાવાદ ની તરફ વાંદરા ઝાડવા ઉપર જ રહેતા હોય ત્યારે ઉનાળા કેરી ફાકે અને એ ઝાડ ઉપર જયું હોય બે નીચે ત્યાં ધરાળા છે વ્યક્તિ કામધારી કોઈ ને બઉ તકી હોય બઉ વાંદરા ને પાછલો ભાગ હુવાનું કેમ તપેલી રેતી ઉપર ખરેખર અમારી દ્રષ્ટિ એ જોયેલું વાંદરી એક વાંદરું હોય સર નાખીને નાખીને માથે દહી આ દીકરા દીકરી જરા થયો ને એટલે હું વળતા જ એ વાંદરા ને તોફાન એ વાંદરા કેવી રીતે વાંદરા ના મંડળ હોય ક્યાં પછી ત્રીસ થી ચાલીસ જાળીઓ પણ બધી વાંદરીઓ હોય અને એક આદો જ બુટ હોય એટલે એનું આખું મંડળ આખું મંડળ એમાં જે વાંદરીઓ વાંદરીને જન્મ આપે તો એનો ઓલો બુટ બોલાવે પણ જો વાંદરીઓ જન્મો છોકરો એટલે ઓલો તારો બેન મારી એને એટલું જ્ઞાન કે ભાગ પડાવે છે સમજ્યા ખરેખર વાંદી મજબૂર પછી વાંદરો ઉછી ગયો મજાનો હવે જુવાન તો થાય એટલે એનામાં ભાગ તો પડાવે એ તો રીતે ઈ આવડા દેખી ગયો હજી એને મારી નાખવા એવી પ્રયત્ન દસ મહિના બે જણાની લડાઈ ચાલી જાય અને ઉભા અવડઅ માલીબા નો ઘરે કારણ કે દાદા સાધુવાનું હોય ને ત્યાં એ બઉ ધર્મશાળા લાંબી ત્યારથી પાછો માથે ચડે માથે ચડી ત્યાં હું કરે પાછું આવડો પકડી પાડ્યો વાંદી ચીડી ખરે આ જગત માં મારી નાખેકરા પશુ માં ફેર શું એમ મારે જવું આ તો સ્પારથી ઓ સંસાર બાદ પાડતા દીકરો બાપ ને મારી નાખે અને પાપ દીકરા મારી નાખે રાજકારણી પ્રધાન એકબીજાની વાસ જ નથી પડતા હજે બધા દિલ્હી પોતા છે આ તો લો કરે છો ભગવાન ના સંબંધ વિના કોઈ દિવસ ક્યાંય શાંતિ નથી તમે કરોડો રૂપિયા કમાવો શાંતિ હોય બધા શાંતિ છે ને જોવાની પછી આ મોટા કરોડા શેઠિયાઓ અથવા અમલદારો તું ક્યારે બોલાવાતું નથી અને બોલાવ્યું હોય તો મરી જાય એવું પૈસા શાંતિ કેટલી કઈ ન કેવાય આ જે પ્રાણી માત્ર ને દુખ માં સુખ માન્યું આપણે ક્યાંથી બાજુ જેવી મનાવીશ દુઃખ માં સુખ માન્યું મોઢા આવું છે કેમ ગોવિંદભાઈ હદ છે ને એ ઘેરે ઘેરે દબાણ અને ખોટા માળા હગા ભેવા થાય કઈ હગો ન હોય એને જરાપુર ને ભેગા થાય ઉના માં હું હતો કે શીખર મંદિર ગયા ઉભો હતો એમાં એ ગામ ના શેઠિયા એનો ગોળ કહેવાય એટલે દરેક સુખી એટલે મન એનો છોકરો ગુજરી ગયો આમ મેઠ ે ઘણા એક જ ભાઈ લુડું અને એમાં જુવાડા નીકળે હવે ક્યાં છે ખરેખર દેખાડવાના સંબંધ છે કોઈ ને સંબંધ છે પણ આ પરિણા પછી બે માણસ ને ક્યાં આ નથી બોલાય તો હામું તારું ભૂલ છે માલી બાત નાસ્તા કરે કઈ નશું તો બે હારસ હેત દેખાડે કઈ નઈ કરમ કયા છે કોણ નશ કેમ જોશું પછી વાતો કરે અને ઈ પેલા ઓલા યક્ષ એને મળ્યો એને પ્રશ્ન ગિર્યા એમાં યક્ષ પાણી પીવાની ના પાડે મારા પ્રશ્ન નો ઉત્તર નહી જાય પાછા રાણી વિચાર કર્યો ઘરે બોલી પૂછું શું પેલો ચેલું શું જગત માં આશ્ચર્યકારક શું છે એક જ પ્રશ્ન જોયે પહેલો ચાર પાંચ પ્રશ્ન સુખી શું ચાર પ્રશ્નો પૂછ્યા ઓલા ચારે ભાઈ મરી ગયા પ્રશ્ન નો ઉત્તર થયો નહી અને પાણી પીવા ગયા અને ચારે ભાઈ ગયા ગયો હવે છેવડ માં ધર્મ રાજા ગયા પાણી પાણી સૌથી સુખ છે મજા નો કસ દુઃખી પંચમે અહની વાત પાંચમે દિવસે અથવા પાંચમે તાણે છે ટાણે એવા પાંગડા ખાઈ જીવતો હોય એને હું સુખીયો કહે અપ્રવાસી ઘર છોડી ને જ પડે તો એ સુખીયો એમ કહ્યું એક ભાઈ બેઠો પછી બીજું આયુ લે એક બાપ ને ચાર થી કર્યો હતો છોકરા પણ કમાય છે બધા ભેડા છે એમાં પાપો માંદો પીડ્યો ભી ચાર ભાઈ માં એક મોટો ભાઈ વ્યવહાર કરે બેઠો છે ત્રણ બીજા મરે છે બાપો પૂજા ના સંકલ્પ આનો સંકલ્પ બીજો બાપ તો હાલે છે કોઈને વિચાર એવો નથી થતો કે જેનાથી આપણે જન્મ એને ભાઈ ફૂગવું પડ્યું ત્યારે પેલા આપડે મરી જશું ને એવો ઈ ચાર માંથી એક સંકલ્પ ન થાય શું સંકલ્પ કરે કે બાપો કોઈની શીખ્યા નથી એટલે આટલું ખનજી પીડ્યું છે એ મારે ત્રણ ને જણાવવું નથી મોટો રહેતો હોય કોઈ લુ સંકલ્પ કરે ગમે એમ થાય કોર્ટ ને પગથિએ પણ આપડે એની પાસેથી પડાવવું છે હિસાબ માગવો જ છે હવે બાપો મરે કોઈ વિચાર કરતો નથી આપડે મરવું પણ કેવા બાપો આપડે પદત્રીજો હું આવ્યો એટલે રસ્તો કે શું આપડે જે હાલીએ છીએ રસ્તે હાલીએ બીજા રસ્તે હાલું જઈ રસ્તો કયો ક કપા મહાજનો ગત એન ગત સ્થાધિયો ભિન્ના સ્મૃતિઓની ધર્મ નિહિતુહાયામ મહાજનો એન ગત પંથા શાસ્ત્રો વાંચવા જાય ને આપણી બુદ્ધિ પંદો નહી ખરા મહાપુરુષો જે રસ્ય જીવન જીવ્યા હતા મારા એ રસ જીવન છે હવ કરતા વાર અને અહન્ય ભૂતાની એમાં રાત્રિ માણસ જોયા જ કરો મરી ગયો એ ઓ મરી ગયો એ ઓ મરી ગયો હવે મરી ગયા એ મરી ગયા એટલે તું જીવીશ કે મરી જાય મારો કોઈ વિચાર જ કરતો નથી અહન્ય ભૂતાની એનો તો વિચાર કરતો નથી હું ક્યાં જાય જો આ અહન્ય ભૂતાની એગત છંદી હિમાલયા સ્થાવરમિત છંદી અને આવડા વિચાર કરે કે બાપા એ ભલે પણ આપણે કઢાવું છે લે બાપો હાલ્યો એનો તો સંકલ્પ જ નો કા વાર્તીકાણ વાત આવે વાસો વાત વાત તો આ થઈ ગયો